આત્મજ્ઞાની અંદર કરીને હું કહેવાય લોકો બિચારા આપડા હેરાન થઈ રહ્યા છે જરાય શાંતિ થઈ રહી આપડે કઈ ઉપાસ ઉપાસ અશાંતિ વધી ગયા વધે તેનો દોષ ને કોનો દોષ દોષ કોઈ નો છે ને નિર્દોષ છે જગત આખું અમને નિર્દોષ દેખાય છે આખું જગત નિર્દોષ દેખાય છે અમને કિંચિત માત્ર દોષી દેખાતું નથી તથા આ વાતો નીકળે છે વાતો છે આ વાત મારી નથી પ્રતિક્રમ વર્ત છે એમના મને એ માને અમે માનતા ને પ્રકર અમે કઈક કરીએ ચાલો મહારાજ સાહેબ કે જગત ને ઠગવાની રીત છોડી દો જગત ને ઠગવાની રીત છોડી દો તમે ણ વિધિ કરવી નવકલમો બોલવી શ્રીમંત્રો બોલવા દાદા ભગવાન અતિ કરવા પછી બહુ ચીજો છે મો ન દેખાય મો દેખાય બધા જ લખે માનસિક ભૂમિકા ચિત્ત ભૂમિકા શું मानसिक भूमिका भूमिका भूमिका अन्वर भाई मानसिक भूमिका बोल जा भूमिका चित्त भूमिका के मानसिका प्रज्ञा भूमिका પ્રજ્ઞા ની ભૂમિકાની પણ પ્રજ્ઞાની ભૂમિકા મો દેખાય ને બોલે રસ્તે જગ્યા તો શું દેખાય બોલે એ મંત્ર પડે ઘણું ભાઈ રહ્યું છું રોટલી ક્યાં થાય તો ભાઈ રોટલી કઈ લાગે ભય તો બધા તો ધ્યાન કરવાનું કેવું પદસ્થ ધ્યાન એટલે વાંચી ને વાંચી ને બોલે એટલે પદસ્થ ધ્યાન ને પ્રજ્ઞાશક્તિ પોતાના દાદા એવું નહીં કે પદસ્થ ધ્યાન પછી એમ માણસ પછી એના પિંડસ્થ ધ્યાન માં જાય પિંડસ્થ ધ્યાન માંથી જાય ધ્યાન માં જાય રૂપાથી ધ્યાન માં જાય પિંડસ્થ ધ્યાન માંથી પદસ્થ માંથી પિંડસ્થ આ બધા પેટ ખરા કે નહી એમ કે છે પણ જો આ સીધે ના થયું ભાઈ પગથી આગળ ના થતું જોઈએ શું કરવું થઈ જાય પછી આપડે બોલીએ બોલીએ તો દેખાય આપણે જવા બોલ્યો ને નરિયમદા ને દેખાય પણ એ વસ્તુ સાચી છે એ સિદ્ધ થાય કે રાજેશ શ્યામભાઈ ની એ સિદ્ધ મને એની સિદ્ધિ મને સ્પર્શી રાજેશ્યામભાઈ મને વાત કરી મને આવી ર એક્યામ ભાઈ એમને વાત કરતા હશે કે દાદા ભગવાન ના અસીમ જયારે એમની તબિયત બરોબર નહિ હતી રાધેશ્યામ ભાઈ એટલે બોલતા હતા રાધેશ્યામ ભાઈ એ જે બોલતા હતા એનું વાયબ્રેશન અનવરભાઈ ને આવે બોલતા હતા કે હું આવી રીતે અમારા અનુભવ થાય છે તો એ વસ્તુ કે દાદા ભગવાન જયજયાર એ તો બહુ બહુ વસ્તુ છે ભયંકર પાપો રશ્મીભૂત કરીને પરમાનંદ આત્મા ભણી છે મોક્ષ પણ એવું એક જ પદે એક જ શબ્દ કારણ કે પ્રાગટ્ય છે પ્રાગટ્ય છે દાદા ભગવાન પ્રગટ છે મારી નું નામ બે પ્રગટ નથી પ્રગટ છે એટલે ભગવાને લોકોએ વચન આપ્યું હતું કે સાહેબ આવે અમે તમને છોડીએ કેતા હતા તમને છોડી ભગવાન ભાવીને કેતા હતા ઘર ની લાલસા રહીને આ લાલસા થયું નહીં લાલતા હતા હા ખાવા પીવાની લાલસા ને આ લાલસા માન ને છે પણ આપને છોડી દેજો તો અમે તમને મૂર્તિ પણ અમે ખબર કહે છે હા હું ચીરવાની ભૂમિકા નહી હાથમાં છે એ જોવાથી ભૂમિકા છે સાહેબ પણ અમારે પહેલું ચી ઠરવું જોઈએ ને તો આ વાંધી પહેરી જોઈએ વાગી લીધે નિધિ જાતનું થાય શું થાય થોડું સમજાવશો એના વિશે દાદા થોડું સમજાવો અનોબ કે છે કે આ મૂર્તિ વિજ્ઞાન નું વૈજ્ઞાનિક કારણ છે તે માણસ મને કે છે આ હિન્દુસ્તાન માં બેરાસત છે ઈ જરૂર એક આખા શહેર માં એક વિરાસત જોઈએ કે લોકોને તું પૂછ લોકો એટલા બધા મોહી છે એટલા બધા મોહી છે તેમાં મોસે અને કસાયોમાં તેમાં છે કસાયો માં વિશ્વ મોહ નથી અચાનકો છે તમને લાગે છે કે લોકો દેખી ને ત્યારે જાગૃતિ મારી જાય છે ના આવે ક્રિયા કર્મકાંડ નો ભાવ ફક્ત એ કે જાગૃતિ નથી ના નહી એ ભલે જાગૃતિ ના ભાઈ પણ પેલું બધા શું શું છે ભગવાન ને અંબાતો જ નથી याद मोहनी संकलना बहु जरूरत भगवान कहु तुम ज्यादी अमूठ ना ज्या दर्शन न दर्शन न ત્યાં સુધી મૂર્તિ થોડી શું કે ઘંટ ની જરૂર હતી આમ ખબડાય ખભડાય ઘંટ ખઘડાવે ને ત્યારબાદ ઓહો થતું હતું ભાઈ ના સાંભળાય તો આપડી એકાગ્રતા રહેલું ઘંટ માં ઓ હોય જાય શું થાય બધું સાંભળી કરતા હોય હલાઈએ ભેગું થઈ જાય આ ભગવાન ને ધરવું તું આમ પણ તને આવે ને ભગવાન રોતી આવવાની છે ભગવાન ઇન્દ્રી મસ્ત છે તું મસ્ત છું એટલે આ સુગંધી વાળા તું એકાગ્રતા પાકા થયા બધા ના કેવાય એવું બધું ક્યાં ખોટું છે નાકા રાખ્યા છે તે બરોબર છે એમને માટે દિગમ્બર ને જે તમે ઘેરફ્યો હતો એ પેલા વિશેષ જાગ્રત થતા આવો ત્યાં જાગૃત થતા શું કહ્યું પણ અત્યારથી એ નથી આવે તમનાથ નિગમ અને નામનાથવરો છે અમદાવાદ બાપુ શું કહેવું જૈન હોય તો કુચારી લાવો પડ્યું કોઈ ત્યાં નહી જૈન શાનું નામ કહેવાય તે પતિ પતિ એરિયામાં તેની સુગંધ ફેલાય શું કહ્યું અને સાચો વૈષ્ણવ જે ગાદી જે ગાયો છે તે વૈષ્ણવ તો ભગવાન નો દૂધ કેવાય કેવાય ભગવાન તો ક્યાં છે વૈષ્ણવ હું લોકોને કઉ છું એક વૈષ્ણવ દેખાય નમસ્કાર કરવા તૈયાર છો વૈષ્ણવ વૈષ્ણવ ની હોવો જોઈએ શું કહ્યું વૈષ્ણવ વૈષ્ણવ ની હોવો જોઈએ વૈભવ જનતો તેને કહીએ વાત કાચ મન નિશ્ચર રાખે જનઝન જનની તેની રે શું કરું આ બધું હોય તારે એમ એમ કેટનો થવા પે અને જૈનથી બ્રાહ્મણ આ વિચારિત બ્રાહ્મણ ના છોકરા હતા બ્રાહ્મણ કેવા હતા પણ દાતા બ્રાહ્મણ મને મર્યા પછી થયા બ્રહ્મણ બ્રાહ્મણ થયા કેવું બ્રહ્મ બ્રાહ્મણ તમને લાગે બોલાવીએ છીએ તે બોલવાની જરૂર નથી એક ઉપર આવો અનન્ય થો નહી તો કોઈ જતે મરતી સહાય નહીં આપે શું કરું અનન્ય કર્ષણ ભગવાન કર્યું તારે અનન્ય પ્રતિ કરશે તરફ ની ગેરંટી છે શું કે અનન્યતા માટે શું કહ્યું બાકી તો આ સમૂહ બોલાવાનું માસ્ટર ની નમસ્કાર ને શિષ્યો ને નમસ્કાર બનાવે છે માસ્તરો શિષ્યો નથી મારા જ્ઞાન થી પણ તમારા જ્ઞાન થી મેં થયા છે તે તમારું કહ્યું તમે સદગુરુ છો આચાર્ય છો પણ મારા જ્ઞાન થી થગ્યા નથી કયું તો એમને કહ્યું તમે તમારા જ્ઞાન થી થગે તે છોડી દઈશું અપમાન કરી રહ્યા છોડું અલિનય કર્યા કેવાય આપડે સાહેબ ને ઠંડુ સાહેબ આપણને કે તમે ઠંડા થાવીને અલનય ના કરતો એ ગરમ હોય તો કરતો હોય ને શું કરાય અમે દારૂ નહી અમારી દારામાં એટલા ટિકા કે અમે ઊંઘ ના આવે મન તો ઊંઘ આવશે તો ગારો ભાઈ ને એમને ઊંઘ ના આવે એમ ગુરુ દર્શન કર્યો હોય તો ઊંઘ આવે રાખીએ ચોકડી દેવું પણ લોટણી નો લોટ વધ્યા દીધું છે કરતા નથી પછી પછી અમને કઈ ગુગડે દાદા ટિકિટ નું બુથ કરી વાત મત પછી સાચી વાત કરી દાદા દાદા હું દાદા નું પાન કરે સાચી વાત છે સભ્યતા માં રહેવું છે આપડે પદા છે આપડે સભ્યતા હોય છે મને બતા બાપુ કોઈ નવરો ચિંતા હું બધી ચિંતા પડ્યા પેલા હવે બધી ચિંતા પડ્યા છે જોવા ગયા નવરો જ નથી કોઈ જોવાના નવરો શું ઘરું કરું તારા આ બધા તારી આગળ જ તર્યું ત્યારે આ મારી પાસે આપણું કરી પ્રશ્ન ઉડી જાય નાખીએ નફત જગત ના લોકો ચાલિત પાઠક શું કરીશું આપણે પાઠક સ્થાન શું શું કરીશું જગત ના બધા પ્રકારના યોગમાં કેન્દ્ર સ્થાન અહંકાર છે જગત ના બધા પ્રકારના યોગ માં કેન્દ્ર સ્થાન અહંકાર નું છે અને અહંકાર વિશારે પડ્યા સિવાય મોક્ષ થતો નથી મોક્ષ કોઈ થયો નથી ભાઈ નો પ્રેસર હતો ને કેક્ષ માટે આ યોગ જરૂર ને તો આ નીકળી ગઈ એટલે અહંકાર વિશારે પડ્યા સિવાય મોક્ષ કઈ થયો નથી બે ગયો વતન કકડાટ કકડાટ કકડાટ ના મનો ગયો એ ચક્કર છે ભગવાન શું છે ભગવાન છે ભક્તિ શું કે છે Šalijysi jalsom margualdeste ...it...jack. bank. benchmarks? ter jer? ...그랙 bakhtBraど deeper ikiGunziousness296话 prisa 이�gar snap won enoti mon curs CDU Baht� ?ılar ing maça Vanatosmas 100 Demon CAPTA мира perigua, 생각이 ap diiffs내 transportpancer seeds.. ni boys...南 autora pot Strange BlockskiНULTIG...como....N threaded rehearsed....seg 제가cn piuliqесть 안 한다고? así.... preparing takiік lightning kontb Administracidumo&en conocemos... しos.. FUCK..Mres faculty zei? He..now unterstützen... semiconductor.. Heart ..e.... pm profesionalistan sa zimikal Baghti l Jeropal electricity... Dok ק Qui Iori..Nas do uefa lö С Vecic. Nu to but al psi. Narad하게 iHerb Castexад to poil..Katii... wh vine.. અમે આત્મગીરી પડી આત્મા નથી ગુજરાત એવું શું કરવું છે અધવાણી આત્માના ત્યાં જગ્યા હું આગળ જોવાનું આયા બોગ કર્યો અમે આત્માને તમે શું હતું આપણા ને થયું ને એવું પેલું શરૂઆત જ કાતી કરી મારી જવું પડે કેટલાય આવતા ઓહો લાખો હોવું કર્યા કેટલાય લાખ બજાર લાખો પદાર લાખો એ પેલા તો થઈ ગયા છે ભાગી છું નાકાડે બરોબર હું તો બેઠેલા જ નહીં ઉડી જતા ભૂક બોલાય નઈ આપડા ભૂક તો અમને મારે ખોલવા ને શીખ છે ને ભૂત છે આવ <laughs> <laughs> <laughs> યુગા ઓખો ન બૈર ગુગુલી વહી તો તે કવા દેને આ ન આબગા આ દેને કોલા ન આ દેસે કોમફ્રી દેન 2012 આ આતુ આતુ નાдай બોલ બૈર ગુગુલી ના દેતા હો હા તો દે યે રાતો મનો દે રો રાતો ઉસી વાન વારી રો લે કે ના દે અત્યારે હું પોટે છે કે છેમાં તો ત્રણ ગોસ ઓર રાત મેં બે આત્માને ગયા કે છે વેયા દિલ આ કરી દી કે ના ભગવાન ક્યાં હતો તો હો તો મેં જો કે કે ઇસ આવતા અહીં કેલેજ એકી આર ડાયરેક્ટર આત્મયોગ હે આત્મયોગ આત્મયોગ કે જીગ મેં થોડું આદરિકાતા નેથી ના સકતી એ લેફ્ટ રેકશન માં છો તો આગળ જ જશે નો પાંસ કરનારો પણ અને આત્મયોગ કરનારો પણ એનો અહંકાર થયો ને મનોયોગ કરનારો વધારે કર્યો ત ચાલશે એમ કે પણ અહંકાર અહંકાર જ મનોયોગ કરે છે ને બીજું પાછું અહંકાર વધે પણ છે એટલે મંદ નથી કરો શું કરવાની કુદરતી રીતે જેમ છે અલાયજ અલાયજ કરો કે? એકાકારે નાખી જ એમ નાખી દઉં કઈ વાત સર બધો ક્યા ગોલ્ડ મેડલ પેલા ગોલ્ડ મેડલ તમે કીધાને ને થર્મલ નું ઓન ઓપરેટર નું મને ભાઈને આરે ને સાયકલ નું એ છે આ નું દેખાય છે કદી કદી પૂછ્યું નહીં સત્તા ને મને કામ લાગે આપણને સમજ વેદાંતીઓ ગાડા ગонગેતે ને શું આમ પછી andar sam jabhi hota va ke dikhta hai par pati hai ye do do gar se reh jao amne ne ban ye kaise tola ye karega bol de jayega kya bataenge બતાવી દીધું આવ્યો બરો માભુ એટલે અબ કઈબમ શહેર ના કોઈ ગણેશપુરી મુખતાર સેવા દ્વારા આ સબેનો ગોદો નહીં ગોદો મોક્ષ જાવરો જો ગવૈં પછી ભરી વેગ ના ભળના ભળી જરૂર ન દેયો તો જરૂર ન દેયો આ પછી ભરી ના ભણી એક તરફ એ કાટ બોલ દેજે બહુ બહુ થઈ જશે એકમાં એકરથી કાટ બોલ દેજે લે મત દેજે એક ફેરો દેજે એક કાટ બોલ દેજે તું કાટ બોલ દેજે બીજી પાસે વેચો હતો હોય ને આ બધું તો કેવું બરોબર કેમ શું એ જો કરે છે જુદો છે પોતા જુદો છે નીચે ફરીથી મિક્સ કરા કરો ફરીથી મિક્સ કદાચ કરો તો ચાલુ થ કારણ એની પાસે હેતુ ઘડતર કરવાનો હેતુ ઘડતક હેતુ શું છે એની પણ આસાન કરવા માટે નઈ મુક્ત શુદ્ધાત્મા છું ક્યારે ખરો ઘડતર થાય જાય ભ્રાંતિ નો સમજવાની ભ્રાંતિ નો સમજવાની વસ્તુ છે પ્રોટેકશન કરવાનું નથી પ્રોટેકશન કરવાનું નથી દાદી પ્રોટેકશન કરવા માટે નથી કરવું કદાચ જેવું ગયું છે વધારે <laughs> <laughs> <laughs> <laughs> <laughs> એ સંપૂર્ણ અહિંસા રાજ લોકો આપે ભોળો છે આપી દીધું શું માનવાનું કોઈ વિશે ભોળો નહીં કઈ હતી ના જાય કેમ લાગે યાદી રાખીશ આપડે કેમ લાગે છોડ્યું બેઠું તો ને થોડું છે હવે થોડું ગુરુપૂર્ણ વ્યાજ તો આવે છે બેય થો ભૂલી જાય યાર એવું થાય બસ ઓર થોડું ખાલવા લઈ ગયો કે ક્યાં કવણ રહી ગયું છે એમ જબીયા વર્તમાને દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમકા કરો